એ તો નિરંતર એવું છે અપમાન કરે પછી નુકસાન નઈ તો પછી એને વધારો એ ધ્યાન ને વધારો આ પદ્માસન નો આચરો નો કાળ નથી આચર તમને થતું હોય તો ગયા કઈ ના રહીશ ક્યાં હું મહેશ છું એમ જાણે આત્મા છું એવું બોલીએ ખોટું દેખાય આત્મા થઈ મારું નામ મહેશ છે હું આત્મા છું થાય છે ભાન થાય તો નામ પર નો ઉડી જાય ને એટલે રામ પર ગાળો દે તો પેટમાં રૂપી તત્વ અરે આકા એ તો તમે આપીએ છીએ આ બધા પ્રેસર વેસે બધા મટી જાય છે અમારા શહેર પહોંચાડે અને અમે અમે જે જ્ઞાન આપીએ છીએ એક કલાક ત્યાંથી એટે એટેક હવું એ ડબ્બે એટેક આવેલા છે કોઈ પણ દર્દ રહે એટલે તમારા જ્ઞાન લઈ લો કરાય નિરંતર વાતો કરતા ધ્યાન ના જાય એમનું ધ્યાન કેવાય પેલો હેન્ડલ બારેલું નાક દબાવી ને કરીએ બીજું કરીએ હેન્ડલ બારેલું કેવાય શું થાય એ કષ્ટ પડે શરીર ને કષ્ટ પડે કારણ કરીએ એટલી જ વખત પછી ફરી લાભ ના હાલે કરીએ પછી લાભ ના શરીર પણ ઉલ્લાસ છે સામે તમે કરી આપીશું ગોઠવી સમજ આ તો બહુ ઉપાધિ કહે તમારાથી કરો આવું ના બદલું કરવું તો ઉદય પોતે એવું આપડે વિનંતી કરીએ કાગળ કે પોતે એવું એડ્રેસ ના બદલે જોઈએ કોઈ ના સાયન્ટિસ્ટ મને કેતા ઉપર રહેશે ઉપર કોઈ રહેતો નહિ લોસ પ્રોપર્ટીબલ વિઝીબલ ઓર ઇનવિઝિબલ તમારી ઇનવિઝિબલ ક્રિએટર દુર્બી ઘીના દેખાય બધા જીણા ઝીણા ક્રિએટર ને વિઝિબલ એ કરેખાય મેડી વસ્તુ છે હવા પાણી બધું શું કે છે એટલે ઉપર કોઈ છે નહી તમને રાખનાર કોઈ રહેનાર કોઈ રહે છે એ તમારે તમારું ધ્યાન તમારે રાખવું પડશે એટલે તમારે ચોખતે રાખવી પડશે તમે અમને છટકી દાવ ભોગવતી વખતે ખાવ અને દુઃખ થાય તારીખ એને કહ્યું મોટાડે એને મટાડે શું આપણા લોક તો કમાય ત્યા હું કમાયો કોટ ગઈ ત્યાં એવું તો કમા છોકરા પેડા વેચે છોકરા ને ક્યાં છોકરો હોય તો બેમણ પેડા વેચે ત્યાં લોકો છોકરા ને ક્યાં છોકરો છે ભગવાન નામ ના દે મરી ગયો ભગવાન હોય છે લૌકિક વાત ના લોકો જે કે છે એ વાત કૌકિક વાતો ભ્રાંતિ તમને ભ્રાંતિ વાતો ગમે કે સાચી વાત સાચી હોવી જોઈએ વાસ્તવિકતા વાળી એમાં વાસ્તુકતા હોય શું ભ્રાંતિ છે બધું આ ભગવાન ઉપર ગોવાડ ઇઝ ક્રિએટ ઓફ વર્લ્ડ એક ઉભા નથી ગુ ક્રિએશન કરે ઉભા નથી આ તો ક્રિએશન થયેલું નથી આ તો વિજ્ઞાન છે વિજ્ઞાન થયેલું દેખાય છે વૈજ્ઞાનિક પરિણામ પધલ ઉભું થતું નથી તમારે કોક વખત થાય શું નામ કે છે કોક વખત થાય કોક વખત ભોગીભાઈ ભોગીભાઈ ભોગીભાઈ હે પધર ઉભું થાય પધર પધર પધર સોલ્વ થાય નહીં મૂકી રાખે પછી હાથ ઉપર આપણને ના શું આપડા આવો અધ્યાત્મ કે દેશ જે અધ્યાત્મ નો મૂળ ઉદાહર છે એને ના શું શું આપણું સ્વતંત્ર હોવું જોઈએ ભગવાન ઉપરી નથી તમારું ભગવાન તમારું સ્વરૂપ છે હું ભોગી બોલો છો તો ખ્યાલ નથી લોકોએ કહ્યું ભોગીલાલ એટલે તમે માની લીધું રોંગ બિલીફી ઓળખવાનું સાધન છે એવું આ શેઠની દુકાનો નામથી બોલાવીએ છીએ થોડું સમજવું પડે કે ના સમજવું પડે તમે કેમ લાગે તમને કેમ લાગે છે એનું એટલે વિચારવું છે ક્યાં હોય આ પઝલ સોલ ના થાય તો પઝવાડ થયા કરે અપમાન કરે તો ઘૂંચવાડ ઉભો થાય ગધુ કપાઈ જાય તો ઘૂંચવાડ ઉભો થાય ચાર પાંચ હજાર કપાઈ જાય હા અરે ગરબા પ્યાલા ફૂટી જાય ને તો એ અસર થઇ જાય ના થાય તારા પ્રયાસને ના દે નો કદ નો કદ તબકો આપે તારા હાથાગલાત છે ઇસ આમ સે બધું અસહવાળ જગત પર દિવાલ ઇસી પધલિસ્ટન ગોડ હેઝ ગોટ પધલ This well at all only scientific circumstances evidence દિવાલ દીપ god is created correct by christian viewpoint not by tech god is created correct by indian viewpoint not by tech by viewpoint it is correct not not by tech daadu de na hum kehte hai tumara atta kabul kar itni baat ma jo ho bidi baat ma hai તમારા કબૂલ કરે એટલે કારણ કે આ લાસ્ટ સ્ટેશન ની વાત છે લાસ્ટ સ્ટેશન ની તમારે સ્ટેશન ટિકિટ કે લાસ્ટ સ્ટેશન હા તો આ લેસ્ટન ની વાત છે કઈ સુરત ના કે સુરત તું ફળ તમારે ચાખો છો તારો ડંડ શું થાય તમારે ના કારણે કોઈ તો ના ડાડી રે તારો ડંડ તો વળત ને અપને મરે શું ડંડ મળે તમને દુખી થઈએ દુખી થઈએ દુખી થઈએ છીએ દુખી દુખી દુખી હમ જાવ બેન છોકરો કઈ દુખ આપે તમારા અંદર ના દુશ્મનો અંદર બેઠેલા દુશ્મનો તમને દુખ આપે એ દુશ્મનોને કાઢવા દે શું કહ્યું તમારે બધા દુઃખ થાય કે કરે! ભોગેલાલ છો તમે ખરેખર પપ્પા ચલો ડોકર કાશે હા શું કયું હાથર કશમાં છોકરો આવ્યો ભાઈ કે જવા ભાઈ આવ્યા મામા કે જવા ગોળો આવ્યો કયું હાથું જેંગ બિલી હું ભોગીલાલ છીએ ફર્સ્ટ રોંગ બિલીફકોંગ જે તમે થો થી જાણતા નહીં હોવાથી નથી તો આરોપ કરીએ છીએ દુકાન નું નામ તમે જો કંપની લખે ભાઈ પૂછાય શું તો નામ સ્ટોર કંપની તે આપડે જઈ હું ભોગીલાલ દુકાન નામ છું ભોગીલાલ આ દુકાન ઓળખેલો ભોગીલાલ નામ હું ભોગી લાલ છું ફર્સ્ટલી બધી રોંગ બિલીફ ઉડી જાય આ બાયલો છડી સેકન્ડ રોંગ બ્લીફ તો કારણ ફાધર ત્રીજી રોંગ બિલીફ અને મામા ચોથી રોંગ બિલીફ અને કાકો હતો અને પુઓ હું મિલનર શેઠ છું એ બધી બીજો બો કેટલી બી લોકો બેઠી છે બે લોકો જેવા સાધર પ્રાપ્ત થાય એવો તો મારો મળવા પડે ત્યાં ના પડેલું દેખાય અને પોલીસ વાળા રાતે બમ પડે તો પણ પાય ના આવે એવી સ્થિતિ હોવી જોઈએ જે તમારી સ્થિતિ છે જોગો સારા છે સંજોગો સીધા નથી એવું નહી સંજોગો કે છે ને ત્યાં હું સાયન્ટ એ સંજોગ બહાર હતી આગળ કરે છે તમે ભેગા થયા અને તમને આ વાત સાંભળવાની મળી તમારા સર્વ દુઃખ થાય એ જગ્યા મળી સર્વ દુઃખ પ્રકાર નો દુઃખ બધી રાઢવા નાખ્યો તો આજ બધી વાત તમે ધીગ્યા મલિક સર્વ દુઃખકારી આપે કોઈ દુઃખ ના રહેવું જોઈએ પણ આપણા સંજોગો કે સંજોગો સારા હોત તો આ થોડી મોડી પરિણાં પહોંચ્યા નથી કે સંજોગો એટલે શું સાયન્ટિફિક સરકઅી આ તમે અહીંયા આગળ આ જગ્યા ભલે ભેગી થાયજ્ઞાન સંજોગો માણસ ગધુ નીકળ જોઈ શકે સંજોગો કેટલા સંજોગો થાય ખરું ત્યાં રોંગ વિલિપો એટલે શું મિથ્યા દર્શન મુધુદર્શન મુદ્દી શ્રદ્ધા વિપરીત શ્રદ્ધા ગગશ કોઈ જીવો પ્રગટ થઈ ગયો હોય ત્યારે અપૂર્વ વાત પૂર્વે હોભાઈ ના હોય એ અપૂર્વ વાત પૂર્વે ના હોભાઈ હોય એવી વાત અપૂર્વ ભલે આપડો નિવેડો આવે નહી તો લાખ હપ્તા સુધી લે છો એ તો કલ્પિત છે સાચું સુખ નથી સાચું સુખ હોય કેવું હોય આવ્યા પછી જાય ને કાયમ અંતે દુખવાનું ના હોય આ તો કલ્પી માનેલું તમે જેવું હોય માનતા હોય છે તમને સોના ની ગમતી હોય આ મનવાય છે આ શું મન નફામાં ઉપાધિક ભૂલી જ ના ગમતી માની અમે સુખ લાગે સગત બધું પૈસા પૈસા કમાવામાં સુકમાને અમે પૈસા ના આવીએ નહી જરૂર નહીં પૈસાની અમારે હોદાની જરૂર નહી પૈસા જરૂર નહીં સ્ત્રીઓની જરૂર નહીં સ્ત્રીનો વિચાર ના હોય એમ લક્ષ્મી નો વિચાર માન ની જરૂર નહીં કીર્તિ જરૂર નહીં કોઈ ચીજ ની ઠીક નહીં ત્યારે આ પદ ભલે સર ઠીક છે કૂતરું બજારી બધા શરીર એક કીડી ને બધા શરીર માં મારા સાહિયા એટલે મારા ભગવાન બેઠે રાખ્યા શું કે છે ખાલી ગટ ના કોઈ ગોડ ઇઝરી ગોડ ઇઝ એવરી ગોડ ઇઝરી ક્રિએટ ક્રિએટ લાકડા નહીં ત્યાં સુધી જીવ જ્યાં સુધી એના લાગણીઓ ધરાવતું હોય લાગણીઓ એ ઝાડ લાગણીઓ ધરાવતું હોય ત્યાં સુધી લાગણી ના હોય એ ચીવ ના હોય સમજાય છે એ પાણી પલારીએ અને લુગડા બધીએ સમય કાંકરા હોય તે મઠ લાગણીઓ ધરાવે કાંખરો લાગણી ધરાવે એમાં ચીજ નથી એમાં ચીજ છે એમાં લાગણી હોય જ્ઞાન હોય પ્રકાશ હોય લાગણી હોય કઈ પણ હોવું જોઈએ સમજાઈભાઈ વાત સજા એટલે આ લોકો જે ઠોકી દે છે કે આમાં તપને એનો હાથ એવો થયો કે ગૌકગામાં એક જ એક જ છે ગૌ કગડા આત્મા અનાત્મા જુદી હોય જ ના હોય કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા અને અનાત્મા બે જુદું હોય જ ના હોય આ પેકિંગ આ બોડી એ પેકિંગ અને ભગવાન આ રૂપી છે અને પેકિંગ બધું રૂપી છે જળ રૂપી છે જેટલું રૂપી વસ્તુ છે એ બધું જળ છે શું છે રૂપી છે પણ રૂપી ની અંદર જો બનશે એમાં જો લાગણીઓ હોય તો ચાલુ ચેતન છે અને લાગણી એટલે આને સમજે તો નિવેડો આવે નિવેડો કેમ આવે જગત શું છે કોને બનાવ્યું કે વિસ્તાર છે કોણ ચલાવે છે તમારે કોણ ચલાવે છે તમને શું લાગેલા કોણ એવું તમને જે ઠીક લાગતું બોલો સર રસોડ કોણ ચલાવે છે આપણે નથી ચલાવતા હા એ સહી કોણ નથી ચલાવતા એ તમે કોણ એમ ડિસાઇડ તો કરવું પડે ને આપડે એવા કોણ છે ચલાવતા નથી અને આ કોણ છે જે ચલાવતા છે એ કોણ કોણ છે ઓળખું જીવંત જીવંત છે જીવંત હોય તો તમે જીવંત જીવંત હોય તો તમે જીવત નથી તો નથી આત્મા છે ત્યાં સુધી આત્મા છે તો અસ્તિત્વ છે એનો હયાતી છે પણ જે ચેતન છે એ તો આત્મા છે જુદો છે અને અહીંયા અંદર અંદર જુદો છે હા બસ પેકિંગ જીવતું છે મળેલું છે આત્મા નો વાત છે ત્યાં સુધી જીવતું એ આત્મા નો છે ત્યાં સુધી જીવતું છે પાવર ચેતન પાવર ચેતન સમજાય તમે પાવર ચેતન સમજાયું કઈ બેટરીની અંદર સેલ હોય છે સેલ પાવર ના હોય તો ના થાય પાવર બનેલો થ્રી બેસી માઇન્ડ પીસ અને બોડી બેસી શાસ્ત્ર માં નહી વાત મળે આ વાત તમારા આત્મા કબૂલ કરે તો જ માંગ પારાથી શું તમારા આત્મા થયું તમને આનંદ ઉત્પન્ન થવો જોઈએ વાત સાંભળતો જ આનંદ પાવર ચેતર ખરું ચેતન ના કહેવાય ને આત્માની હાજરી થી પાવર ભરાય છે આ કઈ બેઠીઓ ગુની ઉતર્યા કરે છે વપરાયા કરશે નહીં બેઠી ભરાઈ રહી છે નહી ભરી રહી છે તે આવતા તેલ ચાલુ થશે આ સૂના તેલ વપરાયા પછી તેલ વપરી જાય છે આપડા તેલ બાળી ગેલા છે મિસલ માં રાખી દે તેલ સમજાય છે ને આ જે સેલ ભરાઈ રહ્યા છે એ ક્વોઝિટ છે આવતા બહુ અને આ ઇફેક્ટ છે આપી ગયા અવતાર ખોજીક્ટ આ અવતાર પછી ખોધી જ ઉભા થાય પછી ઉધારી ને નહી જોઈડી તમે બેંકો ઉધારી બેંકો નહી જોઈ છે દુખને વધારે જ્ઞાન કેમ કે દુખ ને વધારે એને જ્ઞાન કેમ કેવાય લોકો આ શો કરે શું છે સુરત ના સ્ટેશન ની આ સ્ટેશન પર ગીફ્ટ મળેલી બધા સુરત માં બેઠા છે ને હા બસ બધું એ ખ્યાલ ના હોય બતા સારી વાત શું થયો એ બધું ના હોય હોય તો કોઈ ગાડા પછી આવીએ તો છો આપી દોર એટલે દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન્સ સર્વિસ આત્મા નું હિત થાય એવું ના માગ પડીએ નઈ આત્મા નું હિત થાય એ જે જ નહીં માગવા છોડીઓ પડ્યા વાળા પૈસા હતો બગાય આખવાર હિત કરીએ છીએ બગાય ચોખ્ખી ભાવરા હોય છે ભાવરા ચોખ્ખી કપટ ના હોય કે લોશ્કેલી કાઢવા પૂરતી મુશ્કેલી કાઢવા પૂરતું જ જોઈએ હોકર કે સિગરેટ પાક હોકર ખેંચો રાડો જોયેલો તમે રાડો રાડો જોઈ લો અને કોના હારું કમાય તે કોના હારું કમાય તે ખબર નથી અને પોતે કમાય છે કે પોતે કમાઈ રહ્યો છે सर को कम कमाई रह स्थिति हो स्थिति एक कोई घेरा कमाई कोई होरो खोई रहा हो कमाता थी थी थी। खोता कई स्थिति दे हो સામાન ખોટ કોલ ખાય છે ખોજ ગયા એ ખોટ હતી ઓર બેલેન્સ તો રહ્યા કરે ને બેલેન્સ હતો હવે પોષાય કરતાય ખોટ હવે જોઈએ છે ને પર ખોટ આવે ઈ કોને ગરી વાત મેં સુક જે તો નહીં તો હમ આઈ પડ્યા મન મે સુક પાર એટલે બરપટ સુકતેયા ઉભરાયા કરે સુખ વાતાવરણ બધું ખેલી જાય પચી પચી વેલા એરિયામાં એટલું સુખ છે તો બારથી પછી પડે ખાલી એક કલ્પિત વસ્તુ કલ્પિત કલ્પિત કલ્પિત હોય સાતું હોય સારું હા કલ્પિત છે ફરજ લોકો પોતાની પાસે જુઓ જોવો કરે ઓલ્ડ ગોલ્ડ સાત મિત્ર ક્યાર આપે ક્યારે આપે અ મુશ્કેલી પડી આવે ને તો પેલા ચોકીલા આપે ત્યાં જ પૈસા આપે ના પડે એવું ખરું કંટ્રોલ આવે આજે જે ભાવ છે રોંગ બ્લીક છે તોડી નાખી પડે અને રાઈટ ગ્લિક ખરેખર કોણ છું રાઈટ ઉત્પન્ન થયું જોઈએ ખરેખર બેસી જોઈએ પ્રતીતિ બેસી જોઈએ પ્રતિ થવી જોઈએ ખરેખર કોણ છું તેને ભોગીભી હું નથી ભોગીભી બાય ને બાય ભોગી પોતાની પ્રતિ પૂજા થયું એટલે કોઈ અને ફેક કોઈ ફેક્સિજ વીરા કરવા હા વાંગ બધી પેઠી છે નઈ એને ફ્રેકચર કરી નાખો પેઠી હું ભોગીલાલ છું હું આ બાયો ખણી છું માવું છું બોલવાનો બધો નથી જાતિક બોલવાનો બધો નથી ફક્ત બધું રિયલી બોલો છો કેવું બોલો છોટિકો આ ડ્રામા જે છે ને જે જિંદગી મળી છે ડ્રામા ખરેખર ડ્રામા ડ્રામા એટલે શું અભિનય બધો કરવાનો પણ સુપરપ્રિય ટો અભિનય કરીએ વિનય નાખીએ નાટક લોકો આમ જ લાગે ને એક્સેપ્ટ આ વિનય નાખી શકે અમારો વિનય બહુ ઊંચો હોય અમારો વિનય કેવો ભાઈ અમારું વાણી અમારું વર્તન મન ને હરણ કરી લેવું કેવું અમારા મન નું હરણ કરી લે શું થઈ જાય વાણી વર્તન અને વિનય તમરા મન નું હરણ થઈ જાય અને તમે બોલો ને હરણ ના થાય દર વાર થાય તે થોડી વાર થાય પછી બોલે ઇટ સેલ્ફે રિહર્સલ કરીને આવેલા છે બધા એટલે નવું કશું બનતું નથી આ આપણને કઈ આશરે છે એ તો આપણું આજનું છે આ જે પ્રાપ્ત થયેલું છે તે આપણે મુંજરે છે રિહર્સલ થઈને હા હું આખો દ્રામા કરું છું પણ હા આંદો હડે નઈ સાચા થાય ભીખાદ ને મૈયા ટીંગલા આંખે માં પાણી પણ ભાઈ અંદર અંદર ખાલી જાણતા હોય કે હું લખડી જમ છું અને જમવાનું ખીચડી ખાવાની તમે તો અંદેખવા ને કોણ જોડો કોણ છો જોડો પેલો અંદેખવા ને જોડો તો આ નાટક કહેવાય તમે ખરેખર તું છો જોડો તો નાટક કરે કેવાય ફરતું હવે તો ખરેખર આમ જોડતો હોય કે હું લક્ષ્મી છું અને ખીચડી ખાવાની આ તો બરોબર ભજવું નહીં તો પગાર કાપી દે હવે આ વેહ બતાવીએ છીએ બુદ્ધિ વિગત ના માસ પહેલા તમે બુદ્ધિ વિગત ના